બિલીપ બદલાતી નથી એ ચારિત્ર બદલાઈ શકે છે શું કે ચારિત્રો ફરી વાર કે ગોઠે છે પણ એ નુકસાનકારક આગળ વધવાના છે ને ભગવાને કહ્યું એ બિલીફ બદલાય તો એના જેવું દુનિયામાં ભયન કરે એ નથી નુકસાન કરે પછી ચારિત્ર બદલાય એના કયા પ્રમાણે ના રેવાય અને એ જાગૃતિ ના રે એનું મોક્ષ પદ માં ગ્રહણ કરે છે આપડે જ્ઞાન આપીએ ત્યારથી જ મોક્ષ માં ગ્રહણ કરે છે પણ હવે લોકો ને ના પડે અરે આપડે તો બિલીફ આપે છે સારી આપે છે એટલી વારે બેઠી કારણ કે વગર બે ગાય જોઈ નથી ગાય પરિલી જ રહે જોઈ જ નથી ગાય અનુભવ જ નથી જાતા નથી જ્ઞાતા જ્ઞાન રહે ચારિત્ર કહેવાય ભલે લોક કે છે ગાંડો છે પણ હું તો વિચારિત્રો અહંકાર ગાડો ના થાય હું તો વિચારીશું છું લોક ક્યાં લોક ને તો લોક દ્રષ્ટિ બાહ્ય દ્રષ્ટિ અને બાહ્ય રૂપરેખાત જોઈએ છે ભાવ વર્તન જ જોઈએ લોકની નોંધ જુદા પ્રકારની હોય છે લોકની નોંધ લૌકિક હોય છે કેવી હોય છે લૌકિક લૌકિક લૌકિક અને જ્ઞાની પુરુષની અલૌકિક વાત એની દવા કરે બધા ની પ્રકૃતિ જે થવાનું છે જવાબદારી છે ને તરછોડ એટલે મોક્ષ ને પણ બાજુ મુક્ત ને પછી ઊંડો ચાલવા માટે નથી વાગતી માહિતી સૂક્ષ્મ વાગી જાય સૂક્ષ્મ વાગે તે નહી સૂક્ષ્મ વાગે તે આપણને પોતાનું વિરોધ કરતા તો છે કારણ કે એકતા નહી એને પ્રતિક્રમણ ચાલુ થઈ જાય દાદા તો પછી સ્થૂલ માં જ પ્રતિક્રમણ કરી લે વાગી લે પછી પ્રતિક્રમણ કરવા બીજું એને ફરી પાછો દાદા પગે પડી માફી માંગી લેવાની પગે પડીએ તો બીજી વાણી થી વાગ્યું ફેરવો વાણી થી આવે છે કેવરું માને સામાન્ય સામાન્ય સામાન્ય લાગે એ હું તું છે ને વાણી થી કરવું જો બંને એવા હોય તો બં સમજુ એવું બોલીએ ને સમજવું બંને બીજી મારે બહુ જાતના લોકતા નહી સુતવા દે તો એ છે ને અશોક એકતા ના સુધી જે પ્રયોગશાળા બેઠા સાચી કરો પેલા જેવા મને મારા અનુભવ થાય છે પછી એને સહી કરી પેલું ભાજી નાખે બધું પ્રક્રિયા કોણ બધી તમારે તત્પર માં આ મત સમજેલા જ નહીં ધંધો જેટલો કરેલો ઉપયોગ નિરંતર શુદ્ધ જ રાખવો જોઈએ આત્મા ગિલીફ બેઠી શુદ્ધ આત્મા છું પછી ઉપયોગ શુદ્ધ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ અને પછી ઉપયોગ જરા ફેરફાર થઈ જાય અને જગત લોકોને સંસાર સુખી થવું હોય જગત સારી ગતિ ભૌતિક સુખો જોઈએ કહે તો શુભ ઉપયોગ રાખવો પડે શું જે આપે પોતાની જાત ને જ આપી રહ્યો છે એટલું જીજાઈ ને આવી જાય તો રાગે પડી જાય જે આપી રહ્યો છે તારી જાત ને જે આપવાનું હોય તે બીજા હોય ને એટલું સમજી જાય શું ઉપયોગ બધો તને ગાળો ગમતી હોય તો આવે છે સાયન્ટિફિક રીતે આપવામાં આવી પાણી એટલો જ ભાવ કરીએ પણ પેલો તો બધું આવે ગૌ માટે પાણી નો છે કરીએ પણ પેલો સાસુ સસરો ઘર સાસુ ઘર તો બધું વર્ગે ના એટલે સાયન્ટિફિક સહયોગ બધો કરવો થાય શુદ્ધ ઉપયોગ થયો એટલે શુદ્ધ આત્મા ભાવ દિલીપ બેઠી એમનો શુદ્ધ ઉપયોગ થયો ઉપયોગ શુદ્ધ નિરંતર રાખ્યા ઘરમાં અશુદ્ધ થઈ જાય પેલા પરિચય લઈ પેલા ના પડી જાયટકી બજે ખરા એ આવે છે આવો ભાઈ આવા લાખો પાકિસ્તાની જોયા છે પછી હિસાબ ના લાગે ને જેને તો આયા જ ના હોય તેને બહુ ભળેક લાગે એક બે જણા શાંતિલાલ પછી ખબર ના આવી ગઈ કામ કરે અને દાદા નો પાવર બહુ કરી ગયો પાવરફુલ વિજ્ઞાન છે હું દીક્ષા લઈશ તો પેલા તમારે દીકતા લાવી પડશે પછી કેમ કરજે બીજા છોકરાઓ તૈયાર છે કર તમારા માટે છૂટ આપી હતી બધી જ છૂટ આપી હતી આચાર્યો નથી કારણ કેવાય હા બધું એ રજવાડી ના છે સંસ્થા નું તમામ પ્રકાર નું સર્વે કાર્યાલય હતી એમના વ્યક્તિ એમને ચૂંટા દેમો ફરજ એમ કઈ અને આપડો અક્રમ માર્ગ છે ને અક્રમ માર્ગ બધો હાથમાં આવી રિક્ષા છે લોકો આપડે તો ભાવ ઘેરે નહીં જેજે લગન માં બોલાવા દે હા બોલાવાનું બોલ રે ને ઈ સાચું એટલે एग्जाम નું આના ભાવ ના અટકાઈ દે એક બાઉન્ડ્રી છે બહુ સરસ વાત કોણ કહે છે હું જીસ ગોડી એ અજ તાને ધર્મ દુગળ કરી દે એટલે ધર્મ દુગળ કરે એટલે કે એટલું સ્પીના આ પ્રાપ્તિ નું બોલાય લગનમાં જવાનું આવજે ના કહેવાય યાદ રહે મુ તો પહેલા થી આપડા આચાર્ય મહારાજ નું તો ભાવું કહે છે તમારી સાંપ્રદાયિક દિક્ષા છે વિકરાજી દિક્ષા ની લોકો જોડે સાંપ્રદાયિક શોખ લાગે એ લોકોને પાછી થોડું પડશે મનસુખ રોલ આગળ બે બાજુ ચીલા બધા પડેલા છે નીકળી નઈ શકાય છતા ફરી મળે આ તો કોઈ વખત હતો નહી ને આ તો તદ્દન નબળો હજુ ઘરે પડેલ નહીં પડેલો આરસ પડજો બિલકુલ ચાર કલાક બેન થાય ભગવાન મનોરંજન તો નહીં કરતા હોય આ બધું સારું સારું સાંભળવા જાય ને વ્યાખ્યા નો મનોરંજન થાય હો કેવું શરશે કેવું શરશે કેવું કરે આત્મરંજન જ્ઞાની પોલીસ પાસે થાય તમે એવું લાગે થતું હોય અને પેલું બહાર આગળ પાસે રાતે ખરી ગયા હતા નહીં પેલા આત્મરંજન કોઈ જગ્યાએ ના થાય આ એક જ જગ્યાએ એવી છે આત્મારંજન ની જગ્યા બે ત્રણ ચારમ રહ્યો દવાય મોહમય કઈ મુંબઈ માં એટલે આ વાત જુદી છે બધા બહુ ઊંચી જવડાય આઠ લાખ લઈ જવાનું તેમ આવ્યો નહી કેવો કરે ત્યાં ઘડે ચાલુ અહંકારો અહંકાર કેવો અહંકાર અહંકાર ભગ્ન થયેલો હોય ને એ માણસ ને તરસોડે બહુ કરે કશામાં ભગ્ન થયેલો હોય તો એવું હોય હા પ્રેમ ભગ્ન થયો હોય તો એવું કરે ભગ્ન થયેલો હોય તારે ભયંકર ગુનેગાર હોવા જોઈએ ભયંકર એટલે પ્રેમ ભગ્ન થઈ ગયો હોય પૈસા ભગ્ન થઈ ગયા ભગ્ન થઈ ગયો હોય એવું તારે બધું એવું હથિયાર તો અડ્યા પછી નીકળેડ તો અડ્યા પછી લોહી નીકળે અડતા પેલા લોહી બહુ ભારે સરસ વ્યક્તિ ના દોષ દોષ દેખાય એ તો જ્ઞાન નો સ્વભાવ કેવું છે દેખાય તો ખરા પણ દેખાય જ્ઞાન આપ્યા પછી દેખાય ના આવે મનમાં એમ જ કરે મારા બે ત્રણ દોષ છે આવે વધારે નથી રોજ ગાય ખરેખ મોટો પોતાના દોષ્ટિ ન પોતાના દોષ પડી દ્રષ્ટિ ભરે દોષ દેખાય તો દોષ જોવા મળે નિર ને આ નિર્ગયા ને કેટલાક જતા રહ્યા છે દોષો ઘણા હાથ ધરમો ઘણો સાપુર નાખી બીજા ને કઈ સમજાવે ને સ્વામો ગ્રહણ કરે તો કોઈ ગ્રહણ કરે નહીં ના કરોષ વાળો જેમ જેમ દોષ દેખાતા થાય તેમ જાય જેટલા દેખાય એટલા જાય પાછા બિદાર એટલા જ આવે ભાઈ દોષ નો જ ભંડાર છે આખો દોષ નો ભંડારા સુધી દારી નથી કરાવતા એવું ફરી તારા બાપ નું શું તેમ કરીને હીનો કરવો અહંકાર છે ને ભાર દે છે અરે ભીતને કે છે તું મને અથડી કેમ હા આ ઠોકર મને વાગી પડે છે ઠોકર મને વાગ્યું આ ઠોકર મને વાગી આવું માડું બોલાવે મનુષ્ય આવું શીખવા આવું સાચું સાચું શીખવાડર કોઈ મલ્યોરિયા દાદા મળ્યા બેન બધા ઊંધું શીખવાડ્યું કોઈને ખબર જ કરે પણ ઈચ્છા હોય દેખાડો ત્યાં સુધી કચ્છું જ્ઞાન જ્ઞાન શબ્દ ના નીકળે કઈ પણ ઘાટ છે કઈ પણ વધારે નહીં તો બધો થોડો પણ જ્યાં સુધી સાચી વાત એક અક્ષર પણ નીકળે નહીં આ બધા હિમાલય બધા બાવા પડે એ તો આગળ જગ્યા કારણ કે લડવા નું ભય કોઈ ના થાય લાડવા ની થાય ભાઈ ક્રોધ કરે ને તો એ લાડવા ભૂખવા પડ્યા આપણે ભગવાને કહ્યું તે શબ્દ નો અર્થ કર્યો ભગવાને નિરેન્દ્રિય સુખ કહ્યું લોકો ઇન્દ્રિય સુખ પડ્યા છે અને જ્ઞાનીઓ ઇન્દ્રિય સુખ પડ્યા છે પણ એવા નથી હોય છે ત્યાં એવા ઘણા ઊંચા હોય છે કે જેમને મળવાની નથી પડી એકલો હું આ શું કરે છે તારા દોષ દેખાશે અથડા પડે ને મારી ભૂલ શું થઈ જાય પણ ડેવલપ થઈ રહ્યા છે સમજે એટલે ગુનેગાર ગણાતા નથી પણ એમ માને કે હું મોક્ષ માર્ગ પર છું તો એ ખોટી વાત છે એક જ વિચાર આવતો હોય ને એક જ વિચાર બહુ વખત નઈ એક ફેરો આવી જતો રહે ને ફરી આવે એટલે જાણે કે આ વિચાર હિસાબ છે એ હિસાબ ચૂકવા માટે એવા વિચારો બધા ભેગા થયેલા હોય ભેગા કરે પેલા પેલા જાય બે ત્યાં કરીડ માં અથડાય જે દેખાય કરવા પડે એમનું રહેતું નતું આ લોકો ને ભાષામાં એવું દેખાય કે ભગવાને કર્યું હોય જેવું દેખાય એવું પ્રવર્તન હોય સમજે ગાળો ખાધી લોકો ગાળો તો બહુ ખાય તારાથી પણ આવે એ ક્ષમતા પૂર્વક ઉકેલ લાવતા અક્રમ વિજ્ઞાન છે આપડે કર્મ ભસ્મીભૂત કરીએ છીએ અને ક્રમિક કર્મ ભસ્મીભૂત થાય નહીં તો બસમી ભૂત કહીને કે છે એટલે ઉકેલ આવી જાય જલ્દી ઉકેલા અને કલાક પછી મારી જોડે પાછળ ફરતો ફરતો રહે છે આપડે કેમ ભાઈ મારી પાસે ફરતો ક્યાંક ના મને મળ્યો સ્વાદ આવ્યો એ પાછું પડી જાય કે બે ટાઈપ ભગવાને ભગવાન એમ કહ્યું હોય મારી ભગવાન કે અમને અક્રમ આપો તો અક્રમ કામ ના લાગે જય મોટા અક્રમ અપાય નહી આપેલું એને પરિણામ આપવાનું આપ્યું હોય તો પરિણામ ના પાકૃતિ ધીરજ નહીં જોયેલી ને આવી ગાડીઓ માં ભીડ નહિ જોયેલી સરળતા સરળતા સરળ બઉ સરળ ઘર ના એક ડોસા હોય ને સરળ નતો એમના માટે તો ક્રમિક માર્ગ ના ના ક્રમિક માર્ગ સરળ નતો પણ બીજો માર્ગ જ નઈ ને ક્રમિક માર્ગ સરળ નતો કારણ કે એનો મોહ છૂટતો જેટલા જીવન કલ્યાણ થાય એવું ચોઈસ ચોથા આરમ ના થાય હા આક્રમ વિજ્ઞાન છે તેમાં જેવું જેટલા જીવન કલ્યાણ થાય એવું ચોથા આરમ ના થાય છે ક્યારે આવે કલાક માં આવી જાય છે આજ વાત થઈ છે એવું ને કે આટલા પચીસ વજન થાય છે પછી જેનો બાકી રહેશે એ તો જેને જે ફાઈલો હોય એ થાય પણ મૂળ વસ્તુ આત્મા છે એ તો કલાક માં જ વાગે થઈ જાય આમાં બસો પાંચસો હજાર વર્ષ સુધી માં ઘણા જીવનું કલ્યાણ પછી જતા પાછું પણ તો એ એકદમ પડી નઈ જાય એકદમ બહુ સુંદર છે કઈ થયા કરશે આપડે છે ને કે જેવો આરો હતો એવો હવે ક્યારે કૃષ્ણ તીર્થંકર થવાના છે હવે પછી ચોવીસ તીર્થંકર ક્યારે થવાના છે બીજ હોય કેજાર વર્ષ સુધી આ જ્ઞાન રહેશે એમાં તો કા ઈચ્છા ધંધો કરી જીવ જળ્યા કરે આખો દાડો આખો દાડો જળ્યા કરે ચિંતા એ અહંકાર નો ગુણ છે અને જીવ બળવો એ તો સમજણ નહી પડવાથી બળે અણસમજણ થઈ જાય હા એડજસ્ટમેન્ટ લેતા તબિયત સારી છે એમને કે નથી તારા પપ્પાજી ને આવું ચિંતા થાય છે કે થાય છે ને અટકાન પેલું અટકાન કરતા કયું વધારે છે પેલું પોતાનું છે આ તો હમું બેરો દાવો મળે ને એટલે જોખમ વાર સમજાતી નથી પોતાની અટકણો પોતા નથી કારણ કે એટલી બધી અંદર એટલી બધી ઘાંઠો પડી છે ને કે એટલી બધી ઉદય માં આવે તો આપડે ખબર ના પડે કે આમાં આ આપડી અટકણ છે આ ઘાંઠ છે કે આપડી રાત ફાઈલ છે કે દેશ ફાઈલ છે એવું કઈ પછી બધું ગૂંચવણ ગુચવણ થઈ જાય તો આપણે સમજાય નહી કઈ રાગ કામ કરે છે કે દ્વેષ કામ કરે છે કે શું કરે છે બધું એમ થાય કે બધા દોષ છે આપડા હા એ પણ દેખાય છે એટલો આ દોષ દેખાય છે બધા એટલો આત્મ તો છે દેખાય છે એક સાથે એટલો ટાઈમ ના રેલા તો કેટલું બધું ફરી જાય ચક્કર કેટલા બધા ફરી જાય હા એકદમ સીડી પેલું તો ફરે એકદમ જોડા આપણે પ્રતિક્રમ કરી લેવાનું બીજા પાંચ આપણને અત્યારે ટાઈમ છે આપડે પાંચ દસ પંદર પ્રતિક્રમણ કરીએ તો પછી એ બીજી ફાઈલો આવીને ઉભી રહે એટલે કે પ્રતિક્રમણ કરવાના આવેલા સંજોગો બરાબર બાજતા નથી પ્રતિક્રમણ તો આપણને એમ થાય કે બધા પ્રતિક્રમણ થતા નથી એટલે એક જાત નું મન ને ઓલું કે હવે આ જે ફાઈલો આપણને આપડે જે રાગદ્વેષ જે ફાઈલો છે એમાં રાગી ફાઈલો વધારે તકલીફ આપે હવે જો એના બરાબર પ્રતિક્રમણ ના થાય આપડે ધાયરા છે એટલે બે જ્યાં સુધી ફાઈલ આપણા મનમાં તો આપડે દર લાગે વડી બાજુ ઈ આપણે ખેતી રાખશે તો આપડે શું કરશું ના હવે ખેંચી ને કોઈ બાપુ ખેતી હવે કોણ ખેતી હવે ખેંચી જવાનું કોણ જો આત્મા પ્રાપ્ત થઈ હવે ખેંચી જવું બરોબર પણ આપડે